अलौकिक मूर्ति आजनि धरी धरमकुआ ज्योता नावे जोड़म आसम अन्य अवतार समर्थ सुख भरी धरी न धर्षे क सर्वोपरि श्रीहरि सहजानंद प्रभु सो प्रगट प्रबल मूर्तिक के कारी छे जेने ने नेति कहे श्रुतिक अचरज कारी अनूप अमाप अचरज कारी छि सके नहीं थाप अचरजकारी छे अगम अतोल अपार अचरजकारी छे निगमे न था ये निर्धार के अचरजकारी छे शिव ब्रह्मा सरिखा कहे छे तो ये अति अपार रहे छे के छे, के अचरजकारी प्रगट मूर्ति छे, सर्वे सुख तरी सीमा के अचरजकारी छे, अरे मोटप पहरी मूर्ति नी अति के अचरजकारी छे, कहता केवाय नहीं कोई वती के अचरज कारी श्रीजी महाराज नुरषोत्तमपणुन प्रबल प्रतापोपरिपण यूपण करने स्वामीए स्पेशल ग्रंथ लिखो पुरुषोत्तम प्रकाश ए पुरुषोत्तम प्रकाश ग्रंथना पंचावन चेप्टर फिफ्टी फाइव निष्कूलानंद स्वामी एम घर्णन कर मैंने कहवा मन थाय के पुरुषोत्तम प्रकाश आखो वाँचो तो ये जे सार एकज प्रकरण में कहो हो हुई? तो ये आचरज कार्य चेप्टर हरिस्मृति चे। चेप्टर के निष्कूानंद स्वामी सारजानंद स्वामी एटवान स्वामी नारायण को ये सर्वोपरि शा सर्वोपरि कहवाणवा समझवा हरिस्मृति नु सातम चेप्टर अचरज कार्य रोज वाचवा विचार जनन करवा अद्भुत निरूपण है शुरुआत में स्वामी लखेलो शब्द शब्द जाने अद्भुत है अलौकिक मूर्ति आजनी ધરી ધર્મકુમાર જોતા નાવે જોડ આસમ અન્ય અવતાર સમર્થ મૂર્તિ સુખભરી ધરી ન ધરશે કોઈ સર્વોપરી છે શ્રીહરી સહજાનંદ પ્રભુ સોય અલૌકિક મૂર્તિ છે અલૌકિક એટલે શું લૌકિક નહીં તો લૌકિક એટલે શું એટલે અલૌકિક મારે જોયે છે તો જુઓ ને પાવડા પાસે પડી છે આટો મારીને આવ્યો પણ ક્યાંય જડી નઈ તો કે કોદાળી ક્યાં પડી છે પાવડા તો કે પાવડો ક્યાં પીડ્યો છે તો કે કોદાળી પાસે तो बे क्या पीड़ा अड़के पड़के जवाब आप लौकिक समझाए तो अलौकिक समझाई जाए लौकिक कोई लोकनी रीतिमा बद्ध होने लौकिक कहवा भारतीय हो, भारती हो ये तो भारत नियमों का लगू पड़े અમેરિકામાં વસતો હોય અમેરિકન હોય તો એને અમેરિકાના કાયદા લાગુ પડે એમ આ લોકમાં જે હોય એને આ લોકના બધા કાયદા કાનૂન લાગુ પડે એને લૌકિક કહેવાય તમે બધા લૌકિક કે અલૌકિક લૌકિક આ લોક કાયદા શું છે આપણને દેશ બંધન કરે કાળ બંધન કરે કર્મ બંધન કરે ક્રિયાબંધન કરે માયા બંધન કરે માયાના દોષ બંધન કરે માયાના પદાર્થો આવરણ કરે બધું કરે એટલે આપણે લૌકિક દેશકાળ આપણને બંધન કરે શું દેશ કાળ અત્યારે બંધન થઈ ગયું અત્યારે તમે અહિયાં હોલમાં બેઠા છો એટલે ગ્રાઉન્ડમાં નથી એટલે દેશ અને સમય બે આપણને બંધન છે સહજાનંદ સ્વામી આ લોક પધાર્યા છે છતાં દેશકાળનું બંધન નથી એવી અલૌકિક મૂર્તિ આપણને કર્મનું બંધન છે અહીંયા જન્મ છે તો પૂર્વ કર્મના કંઈક ધક્કા છે હજી જે કાંઈ સુખ દુઃખ ભોગવીએ છીએ એ પૂર્વ કર્મના ફળ છે સુખ દુઃખમાં વધઘટ જે કાંઈ થાય છે એ અત્યારના કર્મોના પણ લેખા છે પણ સહજાનંદ સ્વામી કોઈ એવા કર્મને આધીન થઈને અહીંયા આવ્યા નથી અને કોઈ આપણે ક્રિયા કરીએ તો એનો આઘાત પ્રત્યાઘાત હોય પણ સહજાનંદી અલૌકિક મૂર્તિ છે એને કોઈ ક્રિયાના આઘાત પ્રઘાત પ્રત્યાઘાત નથી કર્મના કોઈ બંધન નથી માયાનું બંધન નથી માયાના દોષ છે કામ ક્રોધ લોભ મો દેખાય આપણી જેવા પણ એને એ કોઈ દોષ સ્પર્શતા નથી ઉલટાના જેના ઉપર એ નજર કરે એના બધા માયાના દોષ ઉડી જાય એવી અલૌકિક મૂર્તિ છે માયાના આવરણ છે પૃથ્વી જળ તેજ વાયુ બધા એના પદાર્થો છે ને પંચ પદાર્થો ની તત્વો નું આખું બ્રહ્માંડ માળખું છે માયામય છે તો આપણને પૃથ્વી બંધન કરે આ દિવાલ નડે કે નહીં બંધન કરે ભગવાન સહજાનંદ સ્વામી દેખાય છે આપણી જેવા પણ એને આ કોઈ આવરણ કરતા નથી પૃથ્વી એને કોઈ બંધન કરતું નથી રોકી જ નથી શકતું જળ આવરણ કરતું નથી અગ્નિ એને બાળી શકતો નથી વાયુ એને ઉડાડી શકતો નથી એવી એ ભાઈ ત્યાં છે ને એ વારે વારે ખખડે છે તમે ટેકા ના દો એ બેન્ચીજ છે ને ખેખડા કરે છે અને રેકોર્ડિંગમાં પણ આવે છે મને ઓલા લોકોએ કીધું કે બેન્ચી જ રખડ્યા આમ ચચડ ચચડ થયા કરે છે એટલે બેન્ચિસ ને ટેકો ના જો તમે અંદર આવી જાવ ને સાંભળવું હોય તો પછી એટલે રેકોર્ડિંગમાં બ્લાસ્ટ થાય છે એટલે પછી ત્યાં કોમ્પ્યુટર ને અસર કરે પૃથ્વીના જળના આપણને આવરણ છે ભગવાન સ્વામિનારાયણ આપણી જેવા છે પણ એને કોઈ આવરણ નથી જો કે આના પર કેવી ખાલી અલૌકિક શબ્દ સમજવો જ પડે આપણને જળ પલાળે શ્રીજી મહારાજ ન પલાળે એને પલાળવું હોય તો પલાળ હવે આ કેવી લૌકિક અલૌકિક મૂર્તિ કેવાય આપણે આગળ એક ચરિત્ર જોયું છે જોડિયા ના હરબાઈ જમવા બોલાવ્યા પછી મહારાજ સુંદરજીભાઈ સાથે નાવમાં બેસીને ભૂત જતા રહ્યા જવાની શરૂઆત કરી અને હરબાઈએ પછી વંટોળિયા રૂપ લીધું નાવડા ને આલક ડોલક કર્યું સુંદરજી ને બે દરિયા પડ્યા દરિયા કાંઠે બહાર નીકળ્યા તું વસ્ત્રો કોરા પોતાના તો કોરા પણ સુંદરજી કોરા આવું ન થાય સાંકળી ગામ છે જૂની સાંકળી ત્યાં એક બહુ મોટી વાવ છે તેર કોશી મહારાજ ત્યાં નાવા કાઠી દરબારો સાથે પાઘડી તો એ જમાનામાં બધા પહેરતા બાંધતા ઉગાડ મથા તો કોઈ શોક દિવસ હોય ને તો હોય અને જયારે માથે પાઘડી ન બાંધે ત્યારે સમજવાનું કોઈ મરી ગયું આજે કોઈને માથે કઈ છે જ નહીં માથા ઉપર સીધો સૂર્યનો તડકો પડે એ બહુ જ અસર કરે છે એટલા માટે પાઘડી બહુ જરૂરી હતી આજે તો બધું નાખી દીધું છે એટલે તકલીફો એટલે જ થાય છે આંખો ને બધી સૂર્યનો તડકો ભયંકર અસર કરે એટલે તમે જોજો સૂર્ય તડકા ફરતા હોય ત્યારે તને ખાલી એક રૂમાલ ઓઢી જોજો તરત ફેર પડી જાય એટલે ઉઘાડ મથા તો ત્યારે કોઈ રહેતા જ નહીં આવા કુદરતી નિયમો નથી પાડ્યા એટલે બધા માણસો ખકડી ગયા એટલે પાઘડીઓ માથે હોય જ એટલે મહારાજ કે દરબારો સાંભળો અહીંથી ઉપરથી કૂદકો મારવાનો પાણીમાં પડવાનું પણ પાઘડી પલળવી ના જોઈ હવે એ તો કેમ બને એટલે બધા દરબારો કે ભાઈ મહારાજ એવો તો થતો હશે કઈ સુરા બાપુ કે મહારાજ હું પડું પાઘડી ના પલળે મહારાજ કેતો પડો જેવો સીધું તળી ગયું પાઘડી મળી કાચબાજ એમ તરવા માથે ભીનો લોચો પહેરીને ઉઠીને બહાર આવ્યો મહારાજ કે જો પલળી ગયા ને મહારાજ પલળી જ જાય ને તો તમને ખબર નતી ખબર હતી પણ મારા બાપ તારું વેણ પડતું હતું એટલે હું પડ્યો કોઈ વેણ ઝીલતા નહોતા મને જો પલળવાના જ છે પણ હવે આ એમ કે છે કોઈ પડે કોઈ પડે એટલે હું પડ્યો પણ સુરા રોનકી એટલે કીધું મારા તમે પડો ને પાઘડું ના પલ લે તો ના પલળે ભાઈ અમારે જોવું છે દેખાડીએ મારી છલાંગ જેવી રીતે આ માણસ ફૂલ પડે એવી રીતે મારા કેળ સુધી ગયા ઉભા રહી ગયા પાઘડી એમને કોઈ કે જાડો ઉડ્યો નઈ પાછા છલાંગ મારી બહાર આવી ગયા સુરા ખાતે બે મહારાજ ગજબ કરાજ કે અમારે તમને એ જ કેવું છે આવરણ નથી કોઈ માયા આવરણ કોઈ કરતું અરે ભાઈ એનાથી અદભુત વાત ભાદરા ગામ તો પ્રસાદી ભૂમિ અઢાર અઢાર મુકતો થયા અને ઓગણીસ માં મુક્ત જોગી સામી હજી આપણી વચ્ચે છે એવું ભાદરા ગુણાદિત સ્વામી જન્મસ્થાન ત્યાં મહારાજ બહુ પધારતા ગામને પાસે ઊંડ નદી છે મોટો વિશાળ પટ નદીના તટ કિનારે સરસ મજાના વડના વૃક્ષો અને પાણીનો ગુનો મોટો ભરાય શ્રીજી મહારાજ ત્યાં નાવા વધારે એકવાર મહારાજ પધાર્યા આજે પણ એ પ્રસાદી છે તો મહારાજ કે સંતો ભક્તો આજે આપડે નદીમાં તરવું છે અરે મહારાજ અહીંયા ક્યાં તરાપા છે ત્રાપા જોઈએ કા વહાણ જોઈએ કેવી રીતે આપણે સહેલ તરવાની કરીએ મહારાજ કે નહીં મળે તો ક્યા તો અહીં ક્યાંથી મળે મહારાજ તો એ વખતે મોટો ચોફાળ ખેડૂત પાસે હતો ચોફાળ એટલે બહુ મોટો હોય બાર પંદર ફૂટ થી મોટા એવા કાપડ નો બનેલો હોય થોડું જાડું કાપડ હોય મહારાજે પેલા ભક્તોને કહ્યું કે લાવો તમારા ચોફાળ ચોફાળ લઈને મહારાજ આમ ઘાક કરીને પાછીરો પાણી ઉપર અને પોતે એના ઉપર બેઠા પલાઠી વાળીને પછી કીધું આવો બધા સંતો ભક્તો આવો દરબારો હોય પાર્ષદ હોય હરિભક્તો હોય કે મહારાજ ભે અમે તો ડફ અંદર વ્યાજ આવો આવો ડરો આવો લાકડાના ત્રાપા ઉપર બેસે એમ સંતો ભક્તો બધા મહારાજ ની સામે બેઠાડી સભા ઊંડ નદી ચોફાળનો નીચેનો પટનો ભાગ પણ પડ્યો નહોતો યોગી કોઈ બહુ બાર પંદર વર્ષ સોળ સત્તર વીસ પચીસ પચાસ વર્ષ અવળો થઈ જાય તો એ કદાચ પાણી ઉપર ચાલી શકતો હશે પણ સમૂહમાં કોઈને લઈ જઈ શકે એ બને નહીં અલૌકિક સહેલ કરાજ નું આ લોક અલૌકિકપણું છે બીજું તો અલૌકિક તો ઘણું છે એમાં તો સગુણ નિર્ગુણ આ ત્યાં આવે પણ એવું આપણે સમજવા ક્યાં કોઈ અડધી રાતે નવરા છે આ તો આપણે સીધી સાધી વાતો સમજીએ એટલું સમજાય તોય આપણને એમ થઈ જાય કે આપણે જેને ભજીએ છીએ જળના આવરણ નથી અગ્નિ ના નથી વાયુ ના નથી અને માયાના દોષ કોઈ બંધન નથી એ તો ઠીક છે પણ આ એક વાત તમે સીધી સાધી જુઓ કે આપણને ભૂખ લાગે તરસ લાગે અને ઊંઘ લાગે શ્રીજી મહારાજ કે સદાય નિદ્રા એ રહી જ છે જયારે સત્સંગમાં આવ્યા ત્યારથી અમે સૂતા જ નથી લ્યો કારણ કે સુએ ક્યાંથી પળ પળ આખા સત્સંગમાં હજારો મનુષ્ય એની અમારે રક્ષા કરવા દોડમ દોડી પડે છે અમે સુઈ જાય રક્ષા કોણ કરે વાત એ સાચી ઠીક એ હજી કઠણ છે પણ એના કરતા આપણામાં જીવવા માટે ખોરાક જોઈએ અને ખોરાક લઈએ તો શરીર અંદર લોહી આદિક બને શ્રીજી મહારાજ કાર્યાણીના ત્રીજા વચનામૃત માં કે છે કે અમે શરીરને એવું તપ કરીને સુક્યું કે રુધિર માંસ બળી ગયું પછી જો કઈ વાગે શરીરમાં તો પાણીનું ટીપું નીકળે પણ રુધિર તો નીકળે જ નહીં એ ટીપું જેના શરીરમાં લોહી નહીં અને એ જીવે એને લૌકિક કહેવાય અલૌકિક કહેવાય કારણ કે આપણે તો પચાસ ગ્રામ ઓછું થઈ જાય તો ત્રણ બોટલ ચડાવવી પડે એક જણો બ્લડ ડોનેશન કરવા ગયો ખરેખર હજી સો મિલી લીધું ત્યાં બે ભાન થઈ ગયો બીજે પાંચસો મિલી ચડાવવું પડ્યું બનેલી વાત ઉલટાનું દેવાઈ ગયો તો લઈને આવ્યો એક ટીપુ લોય નહીં પણ આજના કોઈ તમે કઈ વાત કરો તો કે સાહિત્યક મનોરંજન છે અર્થવાદ છે પરસેવો વળતો નહીં પ્રથમ તોતેર માં વચનામૃતમાં કીધું કે શરીર ને એવું સૂપ્યું કે શરીરમાં પરસેવો જ વળે નહી પછી રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીને એમ થયું ગુરુને પરસેવો જોઈએ આજે બોલવાના છે ને એ હું તમને પેલાથી કહી દઉં છું પ્લાસ્ટિક કા નહી પ્લાસ્ટિક કે બાપકા બના થાય અદભુત મૂર્તિ છે અલૌકિક મૂર્તિ છે કે જે આપણી નજરમાં આપણને આવતા નથી અને સંતોએ વર્ણન કર્યું છે જળ પીએ તો અહીંથી કંઠમાં જળ જતું દેખાય આરપાર એવી કાયા એટલું તપ કર્યું એટલે લોકમાં હોવા છતાં પણ अलौकिक मूर्त बीजो शब्द आमा ये आमाप्रुव टुकड़ो छे अचरजकारी छे अचरजकारी अचरज कार्य शु अचरज अचले अचले आश्चर्य आश्चर्य पैदा हा हा बस आम थी रहा हाहा कई समझ पड़े नहीं आश्चर्य क्या કઈ રીતે તમે જોવો કોઈ જાદુગર કોઈ મેજીશિયન હવે નાનકડું બોક્સ કાઢે આપણને બતાવે આમાં કઈ છે તો કઈ નથી પછી એમાંથી એટલું બધું કાઢે છત્રીઓ કાઢે ફૂલના ગૂચ કાઢે રૂમાલ કાઢે ને કેટલું કેટલું જાત જાતનું સ્ટેજ ઉપર નાખી દે પાછું બધું વીણીને પાછું બોક્સમાં નાખે ને આમ કરે કાંઈ ના હોય હવે આપણને કાંઈ ગમ પડે છે હવે આમ જ જોઈ રહીએ કાલે થાય કેમ નજર સામે બતાવ્યું છે નજર ખાતા આમ સાધા હાથમાં રૂમાલ રાખે રૂમાલ રાખી ફટવા સાપ બનાવે તો સાપ ક્યાંથી આવ્યો આમ કરી રૂમાલ હોય ન સાપ હોય ક્યાંય ગયું કઈ ખબર જ નથી પડતી જોયું છે ને ક્યાં કાંઈ ખબર પડતી હવે કઈ ન હોય તમારા હાથમાં જે છાપું લે છાપા લઈને ટુકડા કરે એનો ટુકડો એનો ટુકડો એનો ટુકડો આમ કરે આમ કરે પછી કોને શું કરે એમાંથી કબૂતર કાઢે તો ક્યાંથી આવ્યું અને પાછું એ કબૂતર આમ કરી કઈ ન હોય તો કબૂતર ક્યાં ગયું આપણે તો બોગન જેમ જોઈ જ રેવાનું અચર છે આશ્ચર્ય થાય છે કઈ ગમ પડતી નથી પણ એ જાદુગર મેજેશન આ બધું કરી બતાવે છે પણ એને પોતાના સાધનો હોય તો જ કારણ કે એમાં ટ્રીક છે એના સાધનો લઈ લો તો એ કઈ ના બનાવી શકે એનું ખાંધા હું હોય આપડી બેગ માંથી કઈ ના કાઢી શકાય બરાબર છે ને પણ એ ટ્રીક છે એ ટ્રીક થી એવું કરે છે જેથી કરીને આપણે બીજું જોઈએ છે ત્યારે શું કરી લે છે એ આપણને ખબર પડતી अकल कलज पड़ती जो अजोड़े जो जोड़ता आना जेव कोई नहीं आना अधिक कोई नहीं तत्सम अधिक नहीं जो सर्वोपरि श्री हरि सहजानंद प्रभु सोई समर्थ मुते सुख धरशे કોઈ આવ્યો નથી આવો અને સ્વામી કે હવે કોઈ આવવાનો નથી એવી અલૌકિક ચેષ્ટામાં કોઈ ગમ પડે નહી એવી અચરજકારી અને અજોડ એટલે એના જેવું કોઈ કરી શકશે નહીં એને જે કર્યું છે એવું કોઈથી થાય નહીં જોયું ને આ તમે આગલા જે ચેપ્ટર આપણે જોયું તો એમાં બધું વર્ણન કર્યા ચેપ્ટર અને પાછું અહીંયા તમે જો સર્વોપરી શ્રી ના જે નિરૂપણ કરે છે એ પાછો સર્વોપરી શ્રી કોણ તો કે સહજાનંદ પ્રભુ છે એની વાત કરું છું બીજા પાફા મારતા ની કે અદભુત હવે એવી અચરજકારી મૂર્તિ છે તો શું શું અચરજ કર્યું અને એવું શું અચરજ છે એમાં કે જે ગમ પડતી નથી કળ પડતી નથી માપમાં આવતું નથી સમજાતું નથી એવું પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં કે બીજી જગ્યાએ જ્યાં જ્યાં એમાં ખાસ આ હરિસ્મૃતિ પુરુષોત્તમ પ્રકાશ એમાં અને ભક્ત ચિંતામણીમાં જે નિરૂપણ કર્યું છે શ્રીજી મહારાજનું એમના અત્યંત યુનિક બાબતોનું એમના ઐશ્વર્યોનું પરચા પ્રકરણોમાં બીજા ઓગણપચાસમાં પ્રકરણમાં સાવ અભણ સાધુ પણ એને જે તારવણી કરી છે ચાયણી માંડી અને જે નિરૂપણ ચોરદાર કર્યું છે ને એવું કોઈ થકી થયું નથી આમને જો આટલું લખ્યું ના હોત ને તો મને તેમ લાગે છે ઘણું બધું અધૂરું રહી જાય અધૂરું શું મારું મારે કરવું હોય તો મને જડત શું આ છે તો જડે છે એટલું આમાં નિરૂપણ છે એવું આ નિષ્કુળાનંદ સ્વામી કર્યું છે તમારે કઈ મારે જો કોઈ એવું કઈ નિરૂપણ કરવું તો પેલા હું નિષ્કુળાનંદ સ્વામીના ઐશ્વર્ય પરચાનું ચેપ્ટરો બધું ખોલું કારણ કે એમાં એમણે બહુ જ યુનિક થી લખ્યું હોય અને એમાં જડે અને એવું વર્ણન સરસ કર્યું હોય કે તમે દિલો દિમાગ ડોલી જાય ત્યારે હરિસ્મૃતિ સલામ કરવી પડે એ સંત તો સમજાય તો એમ થાય છે ગજત છે એમને તો નિષ્કુળાનંદ સ્વામી આ ચેપ્ટર જ કે છે કે જે જે હરિમૂર્તિથી થયું के छे। ते ते में के अचरजकारी अचरजकारी न थी शू शिव ब्रह्मा कहे अचरज कारी नीव ब्रह्मा दी देवताओ के अचरजकारी कारी એનાથી જેટલું કેવાય એટલું કે છે તોય પાછા શું કે છે કે તોય અતિ અપાર રહે છે પોતે કીધું કે શિવ બ્રહ્માદિક દેવતાઓ આ વાત સાંભળીને પણ એમ કહે છે કે ન ભૂતો ન ભવિષ્ય શિવ બ્રહ્માદિક દેવતાઓ પણ આ વાત સાંભળે છે ત્યારે એમ કે છે કે ન ભૂતો ન ભવિષ્ય પણ એ બધી વસ્તુઓનું નિરૂપણ નું આપણે બધા પાઠ કરે છે ને આપણને ક્યાં ન ભૂતો ભવિષ્ય જેવું લાગે છે તો પછી ઈતરને તો ક્યાંથી લાગે પણ એના માટે કઈક જુદી દ્રષ્ટિ જોઈએ તો એમ થાય વાંચતા વાંચતા બચરા ત્રણ વાર છાતી ભટકાડવાનું મન થાય અચરજકારી છે ન ભૂતો ભવિષ્યથી એ તો છે પણ એ તો એમ ભાવ જાગે તો જ ખ્યાલ આવે નતર નથી તો જે જે હારી મૂર્તિ થી થયું તે તે મે અચર છે હવે એમ કહીને નિષ્કુળાનંદ સ્વામી સમાધિ પ્રકરણ શરૂઆત કરે છે એ અચરચકારી છે હા આપણે સાંભળતા આવ્યા છીએ એટલે અચરચકારી નથી લાગતું પણ અહિયાં પાછું સ્વામી બહુ સમાધિ તો ઘણી જગ્યાએ વર્ણન છે જ ને પણ જોજો સ્વામીએ અહિયાને વાત કર્યું છે એ ક્યાંય નથી એ અચરચકારી છે શું કર્યું છે સમાધિ અચરચકારી છે પણ સમાધિમાં જે ઘટનાઓ ઘટી છે એ અચરચકારી છે સમાધિ તો અચરચકારી છે જ પણ સમાધિ વખતે જે જે ઘટનાઓ ઘટી છે એ પણ અચરચકારી છે હવે આ વાત કરીએ એ પેલા થોડુંક સમજી લે રણુ ગામ છે ત્યાં પ્રભાતકર બાવાજી તુલજામાં ભવાની નું મંદિર એ પ્રભાતકર બાવાજી મુક્ષુ જીવ ડબાણમાં શ્રીજી મહારાજે યજ્ઞ પ્રારંભ કર્યો અઢાર અઢાર દિવસના યજ્ઞ થાય ઘીના પરનાળા અખંડ વહે હજારો બ્રાહ્મણો યજ્ઞ ઉપર બેઠા હોય સહજાનંદ સ્વામી પોતે આહુતિઓ દેવા માટે અને ભક્તો પાસે એવા ભાવથી યજ્ઞમાં પધાર્યા હોય એ બધા નક્ષીક સોનાના શણગાર સજાવતા એ સોનાની કલંગી દસે આંગળીઓ વીટી હાથ કંઠમાં સોનાના હાર કેળે સોનાના કંદોરા ચરણમાં સોનાના તોડા આવો શણગાર સજીને જયારે આહુતિ દેવા માટે ભગવાન બેસતા છે અને બ્રાહ્મણો જયારે આહુતિ અપાવતા અગ્નિદેવની છાતી કેવું હોય છે પણ એ યજ્ઞ પાછી એમાં વિરામ ના સમય પાછા પોતે કથાવાર્તા ઉપદેશ આપવા માટે બેસે તો રણોના પ્રભાતગર ને એમ થયું કે આ બધા લોકો ડબાણ જાય છે ડબાણ જાય છે સહજાનંદ સ્વામી ભગવાન છે આટલા કેલા થાય છે એમાં એક બળદગાડું નીકળ્યું તળાવેથી એટલા બધા ઉતાવળા બળદને ચલાવે આ પ્રભાતગાર બાબાને એમ થઈ ગયું કે આટલા બધા કા ભાગમ ભાગ જાય છે એટલે દોડ્યા બાવા બળદગાડા રાખો રાખો રાખ્યું છે ઓ હો હો આટલી અરે આ ઉતાવળ ની વાત મૂકી ગયો નથી નહિ ઉડીને વૈયા જાય ત્યારે ઓલાર પ્રભાતકર થઈ ગયું કે જેને આટલી બધી ઉત્સાહ હોય એક જરૂર કઈક હોવા જોઈએ નહીં નાડિયું તૂટે આવું તો પોતાના વાલા સગાઓ ઉતાવળો વેલડામાં બળદગાડા જગ્યા છે કેમ મારે આવવું છે બેહી જાવ અને પ્રભાત કરેલડું જાય છે ધડામ ધડામ ધડામ ધડામ ધડામ જાય આવું ડબાણ યજ્ઞ ભૂમિકા આવી બધા ઉતરીને મેળા જવા ત્યાં ગયા ત્યાં મહારાજ સજાનંદોલિયા પર બેઠેલા આકડેઠ સભા બેઠેલી જરાય આમ આગળ જવાય નહી ઠસોઠસો ખીચ ભાથામાં તીર ભમી એવી રીતે સભા બેઠેલી અને શ્રીજી મહારાજ બ્રહ્મ ઉપદેશ આપે પ્રભાતગર જગ્યા મળી ત્યાં બેસી ગયા વનસેવા એવા થાય કે હમણાં પાસે જાવ હમણાં પાસે જાવ મૂર્તિ જોઈને એમ થઈ ગયું કે ના શાંતિ થઈ ગઈ વગર બરફે એટલી ટાઢક થઈ આ મૂર્તિ અલૌકિક તો છે જ હમ પણ મનમાં એમ થઈ ગયું ભગવાન હોય એથી અજાણ્યું શું તો જો એ ભગવાન હોય તો મને નામ દઈને બોલાવે પ્રભાતગર આવો આવો એમ મને કોઈ જાણતું નથી એટલું જ નહીં હજુ બીજો સંકલ્પ થઈ ગયો કે એને ત્યારે શિયાળાનો સમય એટલે રજા ઓઢેલી સરસ મજાની રજા એટલે ગોદડું શ્રીજી મહારાજ વચનાથમાં પણ આવે ટાઈટના વાતો કરવા બે રાતે સભા હોય તો ગોધડું ઓઢે પાછું માથે ચોફાડ ઓઢે કાંઈ હેઠળ ચોફાડ ઓઢે ને માથે ગોધડું ઓઠે પાછી હેઠળ ડગલી તો પેરી હોય ટાઈટ ભાઈ આવું દેખાડે પાછી હિમાલયમાં એક કોપી રેખી બસ એ જ અલૌકિક છે એટલે રજા ઓઢીને બેઠેલા મનુષ્ય ભાવ દેખાડે ત્યારે એવા દેખાડે ગોધડી ઓઢી બેઠા રજા સરસ મજાની ભક્તિ ભાવિ ભક્તો લાવવા હોય પ્રભાતગરને એમ થઈ ગયું કે મને એમ બોલાવે નામ લઈને આવ પ્રભાતગર આવ એમ મને બોલાવે અને પોતે જે રજાએ ગોધડી ઓઢી છે ને એ ગોધડી મને ઓઢાડે એને તો ઘણા દેનારા મળશે એના તો ઘણા દેનારા મળશે મને આવીને નામથી બોલાવી ગોધરી ઓઢાડે તો હું માનું એ ભગવાન છે બસ થોડો સમય ગયો સભા ધીમે ધીમે કોઈ કોઈને એવું હોય કામકાજે જવાનું હોય સેવામાં જવાનું હોય રસવાડા ને ગમે તેમાં જગ્યા થઈને આવતા ગયા એમાં પછી મહારાજ આમ નજર કરીને કીધું એ ભાઈ જગ્યા કરજો જગ્યા કરજો એ પ્રભાતગર અહીંયા આવો અહીંયા પ્રભાતગર ને ઘડી તો સૂજ જ પડી નઈ કે આ શું બોલે છે આવો આવો તમે પ્રભાતગર હા હા હા હા હાડા ત્રણ કરોડ રૂવાડા થઈ ગયા વારે વાહ એકદમ દોડીને જેવા નજીક પગે લાગવા જાય ને ત્યાં તો મહારાજે ગોદડી લઈ લ્યો પ્રભાતગઢ તમારે ગોદડી ઓઢી લ્યો ઓઢો ઓઢો અરે મહારાજ અમારે તો તમને દેવાનું હોય તમારું કંઈ લેવાય અરે અમને તો ઘણા દેનારા મળશે તમે એ જીટ બોલું છો અમને તો ઘણા દેનારા મળી રહી છે એટલે ઓડો ઓડો અને બે હજાર આંખમાં આંસુની ધાર થઈ ગઈ બે પગ પકડી લીધા તમે પ્રભુ છો તમે પરમેશ્વર છો મહારાજ હું તમારે શરણે છું હવે મારે જે કહેવું છે શ્રીજી મહારાજ કહ્યું પ્રભાતગર મને કેમ પ્રભુ કયો તો કે તમે મારા મનની વાત જાણી ગયા મેં આ સંકલ્પો કર્યા હતા એટલે જ મેં તમને પૂછ્યું મનની વાત જાણી જાય એટલાથી પડશો એટલાથી અમારું સ્વરૂપ સમજો કારણ કે મનની વાત તો મેલી વિદ્યા વાળા પણ જાણી જાય છે એટલે અમને એટલાથી ભગવાન ના જાણતા શું વાત કરી છે અને વાત સાચી છે આપણને તો કોઈ જો મેલે થોડી મનની વાત કરી દીએ એટલે આપણે એમ થાય કે આ હા હા હા પાણી પાણી થઈ જાય પણ આપણે પછી માપ કરવા નથી આ વાત કરી એમાં સાત્વિકતા કેટલી છે કે પછી તામસતા કેટલી છે કે રાજસ્ભાવ કેટલો છે કે લૌકિક વાત કેટલી માપમાં નથી રહેતા જાણી શકાય એવી તો ઘણી બધી પદ્ધતિઓ છે સહજાનંદ સ્વામી મનની વાત જાણી જતા એટલે એ પુરુષોત્તમ નહોતા અને નથી પણ એના દર્શન કરવાથી બસ આ વાત કરવી છે પછી પ્રારંભ કરવો છે પુરુષોત્તમ નથી પણ એના દર્શન માત્રના સંકલ્પો બંધ થઈ જતા એટલા માટે એના કામ ક્રોધ સંસાર ઉડી જતા દેહ ભાવ ઉડી જતા માયાના આવરણ ઉડી જતા અને સંકલ્પો બંધ થઈ જતા હતા મતલબ સમાધિ થઈ જતી હતી એટલે પુરુષોત્તમ મનના સંકલ્પ જાણી એટલે નહીં મનના સંકલ્પ બંધ થઈ અને સમાધિસ્થ થઈ જતો દ્રષ્ટિ માત્ર એટલે પુરુષોત્તમ છે લાડુદાનજી બ્રહ્માનંદ સ્વામી નું પૂર્વાશર્મ નામ હવે એ તો પાખંડ સમજીને તોડવા આવ્યા હતા ને એમણે સંકલ્પ કર્યો હતો મને કહે કે આવ લાડુદાન આવ અને મને ગુલાબ નો હાર પહેરાવે એને જાજા બધા સંકલ્પો કર્યા હતા ઘણી કથા કહેવાય એટલે આપણે કેતા નથી પણ એ આવ્યા નામથી બોલાવ્યા ઈચ્છિત વસ્તુ હાર આપ્યા એટલે થી એ પગમાં નથી પીડ્યા પરંતુ પછી જયારે હાથ જોયા મૂર્તિ ની સામે આમ એકઠી એકી ટસે દર્શન કર્યું અને સમાધિ થઈ ગઈ નાડી પ્રાણ સંકેલાઈ સમાધિ સહેલી નથી પછી આગલી વાત આવશે સમાધિ પાત નામનું પુસ્તક મળે છે સસુ સાહિત્યમાં પણ મળે છે આટલું નાનું છે જયારે વાંચી જઈએ ગુજરાતીમાં થોડું સમજાયો હોય તો સમાધિ ક્યારે થાય ખબર પડશે લગભગ તો બે પાના વાંચો ત્યાં થઈ જશે નિદ્રાની સમાધિ પહેલી નહીં કારણ કે કઈ ટપો જ પડે નઈ યાર પણ પાતંજલ યોગ સૂત્ર શું ઋષિઓને સલામ કરવી પડો આજનું ગમે એટલું વિજ્ઞાન આગળ વધ્યું છે પણ ગોથા મારી જાઓ પાતંજલ નું એક સૂત્ર ને કોઈ કાકો માયકો લાલ ખોટું પાડી શકે એ વાતમાં માલ હા અદભુત વૈજ્ઞાનિક એક એક સૂત્ર સૂત્ર રચના તો આને કેવાય લખ્યા છે વ્યાસ સૂત્ર સૂત્ર કેવાય સમાધિ ક્યારે છે યમ એટલે આઠ પગથિયા આઠ આઠમું પગથિયું સમાધિ છે સમજો આ સમજવાથી તમને ખ્યાલ આવશે કે સમાધિ કેટલી દુર્લભ છે જેમ તેમ નથી થતી અરે બહુ મજાની વાત છે જાણવા જેવી છે આઠ પગથિયા ચડે ત્યારે સમાધિ પહોંચે સાત ચડે ત્યારે આઠમું સમાધિ થાય નિયમ આસન પ્રાણાયામ પ્રત્યહાર ધારણા ધ્યાન અને સમાધિ સિદ્ધ કરવું પડે પેલા યમ યમ પાંચ પ્રકારના સત્ય અહિંસા બ્રહ્મચર્ય હસ્તે એટલે ચોરી ન કરી અપરિગ્રહ કઈ સંગ્રહ ન કરવો આ પાંચ વસ્તુ યમ પાયો આ પાંચ વસ્તુ યથાર્થ સિદ્ધ થાય સ્વપ્નમાય બ્રહ્મચર્ય નો ભંગનો થાય સ્વપ્નમાં ક્યારે અસત્ય બોલે લંગોટ હોય તો ભલે એ નાખી દે પાણી હાથ પીવે આટલો અપરિગ્રહિત થાય સ્વપ્નમાય ખોટું ના બોલે એ તો હાલે જ નહીં તમારે દિવસ માં વાર તો તમારા ઘર બોલવું પડે પગાર વધી ગયો હોય તો પૂછે ને કે તો ના જ પાડવી નથી બીજો ખોટું જ બોલવું પડે હે નહી તર એમ કે હવે આપણે પાંત્રીસ હજાર નું ફ્રીજ લેવું છે હવે શું કરવું હવે તમને ખબર હોય કે મારે ચપ્પલ બદલવાના વેત નથી ખોટું બોલવું જ પડે હવે કેવી સત્યનું પાલન થાય સત્ય અહિંસા હે મચ્છર ભાળ્યું નથી કે માર્યું નથી અરે વાત મૂકી લાગે છે પત્તો અસમાધીએ જવા જેવો ના આમ જીવથી બોલજો સાચી વાત છે જાગ્યો એની પત્ની કે તમે કેવા છો કેમ આજ તમે મને ઊંઘમાં આવડી આવડી ગાડીઓ દેતા ઊંઘમાં તમે આવડી આવડી સાંભળી ના શકાય પણ મને થયો એટલે તારો રિમાન્ડ લવજમાં આવડી આવડી જોખ્યા વગર ની ગાડીઓ દિવસ એવું બને જ નહીં તને ગેર સમજણ લાગે છે અરે મેં કાનો કાન સાંભળી એમને બેઠી સાંભળી રાખ્યું મને એમ થયું કે થાક્યો છે ટપુ એટલે ઉઠાડવો નથી આવડી આવડી ગાડીઓ દેતા તા બાર થી કરો છો હું તને ભાવથી રાખું છું આવડી આવડી દેતા એ લોકો કે ગમે એ કરારી ગેરસમજણ થાય છે અરે ગેરસમજણ ની હકીકત છે તે મને આવડી આવડી ગાડો દીધી તારી ગેરસમજણ થાય છે શું અરે તમે ઊંઘમાં આવડિયા ઊંઘમાં નહોતો જાગતો હતો તારી ગેરસમજણ છે આપડે લાઇટ બિલ માં થાય ટેક્સમાં થાય છે ક્યાં ખોટું નથી અપરિગ્રહ પરિગ્રહ નો તો પાર નથી આ પાંચ વસ્તુ સિદ્ધ થાય પછી પાછા નિયમ આવે મન ના પવિત્રતાના નિયમ સ્નાદિક ના નિયમ આ બધા સંતોષ નિયમ એ બધા જથ્થા લાભ સંતોષ સદાય એ ઘણું બધું ઈશ્વરના ઉપાસના નિયમો એ બધા નિયમો શરૂ થાય એ નિયમ વધ કરવું પડે પછી એના પછી પ્રાણાયામ આવે એ પ્રાણ લઈ છોડવાના એનો પાછો લઈ ઘટાડવાનો એના કુંભક રેચક કરવાના શ્વાસ બહાર કાઢીને પાછો એમનો શ્વાસ વગર રહી જવાનું અંદર રોકીને રહી જવો તો પૂરો થઈ જાય શ્વાસ ઉપર પ્રાણ ઉપર કંટ્રોલ આવે કેટલું થાય એ પૂરું થાય પ્રાણ ઉપર એનો કંટ્રોલ આવે રોકી શકે ત્યાર પછી પ્રત્યાહાર એટલે જે દસે પાંચે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને અંતર્મુખ વાળે પાછી વાળે અને એ અંતરસન્મુખ રાખે પ્રત્યાહાર કરે જ્યાં જ્યાં વિષયોમાં જતી ઇન્દ્રિયોને પાછી વાળે અને અંતર પ્રદેશમાં રાખે પ્રત્યાહાર કરે બધા જે ઇન્દ્રિયોના વ્યવહારો છે ને ઉલટાવી નાખે કેવી રીતે ગોવાળ જયારે ગાયો વેશો ને બકરાઓને લઈને સીમમાં ચરાવા જાય સૂર્યાસ્ત થવાનું ટાણું થાય એટલે ગોવાળ બધી ગાયો વેશો વાળીને પોતાના વાડામાં પાછી લાવે એમ ઇન્દ્રિયોની વૃત્તિઓને પોતાના હૃદય કમળમાં લાવે અને પ્રત્યાહાર કહેવાય સમાધિ કરવી શું પછી આવે ધારણા ધારણા એટલે હવે એકાગ્રતા છે હજી ધ્યાન શરૂ નથી હજી ધારણા જ છે દેશબંધ ચિતસ્ય ધારણા એકાગ્ર થાય છે પણ એકાગ્રતામાં ધારણા કેવી કોને ધારણા કેવાય કે એક પણ સંકલ્પ ન થાય જે લક્ષ્ય રાખ્યું છે મૂર્તિનું કેમકાર રાખ્યો જે રાખ્યું કે જ્યોત રાખ્યું બિંદુ રાખ્યું જે રાખ્યું છે એને નિરકતા કે ધારતા ધારતા મનમાં એક પણ બીજો સંકલ્પ થાય તો ધારણા ન કહેવાય અને એવી સમજો બાર મિનિટ સુધી એક પણ સંકલ્પ ન થાય ત્યારે એક ધારણા કેવાય એવી બાર ધારણા એટલે એકસો ને ચુમ્માલીસ મિનિટ એક પણ સંકલ્પ વગર મૂર્તિમાં સ્થિર થઈ જાય ધ્યાન ધ્યેય વસ્તુમાં સ્થિર થઈ જાય એકસો મિનિટ બાર ધારણા ત્યારે ધ્યાન શરૂઆત થઈ હો છે ને ત્યારે તો શરૂઆત થઈ અને એવા ધ્યાન સધાતા સધાતા પછી એને સમાધિ લક્ષ્ય ત્યારે પેલા સવિકલ્પ સમાધિ થાય અને પછી નિર્વિકલ્પ સમાધિ થાય લો બોલો આટલી અઘરી સમાધિ છે એ લાડુદાનજી સહજાનંદ સ્વામી પાસે આવ્યા દર્શન કર્યા ધડમ નાડી પ્રાણ વિલીન શું થાય હૃદય ધડકતું બંધ નાળીઓ ધડકતી બંધ રુધિરા વેસણ બંધ શ્વાસો શ્વાસ બંધ મરણ તુલ્ય શરીર હોય છતાંમાં શરીર મરે નહી એને સમાધિ કહેવાય બોલે ગુજરી ગયો કેવાય કારણ કે આનો આનો પ્રાણ છે એ સુષુમણામાં લીન થઈ જાય અને સુપરકોન્શિયસ સાથે સુપ્રીમ ડિવિનિટી સાથે પરમ તત્વ સાથે પરમ પરમાત્મા સાથે પરમ દિવ્ય લોક સાથે એનું કનેક્શન થઈ જાય એટલે સવિકલ્પોમાં પછી એ જ જોવે એનું કંઈ જોવે જ નહીં આના શરીરને કાપી નાખો ટુકડા કરી નાખો કશું ખબર પડે નહીં આ સમાજ હૃદય એક ધડકારો ન હૃદય બંધ છતાંય એના રેડ સેલ જરાય ડાઉન ના થાય નહીં તો લોહીનું પાણી થઈ જાય સુસુપના પ્રાણ છે એટલે શરીર સડે પણ નહીં ફૂલે પણ નહીં ગંધાય પણ નહીં અને અન જળ કઈ જોઈએ નઈ વ્યવહાર બધા બંધ હવે આમ એમ ચકાસે હાથમાં આવે છતા અમેરિકા ઓસ્ટ્રેલિયામાં કઈ ક્રિકેટ રમાતું હોય અને તમે ભારતમાં તમે ટીવી ઓન કર્યું હોય અને તમે અહીંનો પ્રોગ્રામ જોતા હોય બરાબર છે તો તમને ઇન્ડિયાનું બધું દેખાય છે પણ તમે ચેનલ બદલી નાખી અને ઓસ્ટ્રેલિયાનું તમે ટ્વેન્ટી ટ્વેન્ટી જેમાં તમે દેખવા માંડ્યા આઈનું કઈ દેખાય ક્યાંનું દેખાય બસ આને જયારે પરમ તત્વો સાથે કનેક્શન થઈ જાય આ લોકોનું કઈ હાથમાં ના આવે પરમ લોક નું એ સમાધિ કનેક્શન જુદલ બદલાય આવી સમાધિ મોંઘી એ લાડુદાનજી દર્શન માત્ર થઈ અને એમાં એને શું જોયું ઓહો પરમ દિવ્ય લૌકિક બ્રહ્મપદ ધામમાં અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણ સાક્ષાત દર્શન ચોવીસો અવતારો ના દર્શન પ્રગટ થાય આ હા હા ક્યાંય ચપટી વગાડીને જાગ્યા પગ પકડ્યા અને બોલ્યા ય કચ્છ ય મચ્છ યુક્ર તનુ ધાર્યો યી બને નરસંગ રૂપ દુષ્ટ હરણા કંસ માય એમ કઈ ચોવીસે અવતારોના જે દર્શન થયા હતા એ છંદ લખ્યો આજે પણ એ છંદ પ્રાપ્ય છે અવતારો આ છે એ સહજાનંદ સ્વામી છે મારા અપરાધ માપ કરો મને સાધુ તરીકે રાખો દીક્ષા આપો દીક્ષા આપી લાડુદાનમાંથી બ્રહ્માનંદ સ્વામી નામ ધારણ કર્યો અને સેંકડો પદો આજે બધા ગાય છે બ્રહ્માનંદ સ્વામીના નામથી તો બીજા કોઈ અજાણ્યા નથી આવી રીતે થયા છે સાધુ સહજાનંદ સાંઈ પાસે રહ્યા છે આવી દુર્લભ સમાધિ હવે ગાદીએ બેઠા એટલે ધર્મધુરા સંભાળી રામાનંદ સાંભળી છોડીને ગયા પછી એ જ વર્ષે માંગરોળ મહારાજે સમાધિ નું પ્રકરણ પૂરજોશમાં છૂટું મૂક્યું એટલું ઐશ્વર્ય પછી સંકોચ કર્યો પણ તે એટલું બધું છૂટું મૂકી કે વાત મૂકી પાત્ર કુપાત્ર પાત્રાત્રાળી બાળક યુવાન વ્રત નર નારી ઊંચ નીચ જે કોઈ આવે દર્શન કરે સમાધિ થઈ જાય એ જેને માનતો હોય એને એના દર્શન થાય એ લોકો દેખાય અને કઈ અવળો હોય તો એને બીજું દેખાય બધું જ થાય અને ભાઈ સવિકલ્પ સમાધિ કરાવી હોય એને ચપટી બગાડીને તરત ઉઠાડે જગાડે નિર્વિકલ્પ સમાધિમાં નાખી દીધા હોય જેને જેને સહજાનંદ સામે દ્રષ્ટિ માત્ર થી દ્રષ્ટિ માત્ર થી એ કોઈ પાંચ દિવસ પડ્યો રહીએ કોઈ દસ દિવસ કોઈ પંદર દિવાર મહિનો બે મહિના ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિના જેમ ઘાસની ગંજી અને અથવા તો તમે ગાદડા ગોદલા થપ્પો મારો એમ લોકોને થપ્પી કરી રાખે માંગરોળના રૂમમાં જયારે એનો કોઈ સંબંધી ગોતતો ગોતો આવે ત્યારે હલાવે પડી ગયું પાછું લક્ષ્મણીઓ બધું ગોઠવી દે છે ને આવી નિર્વિકલ્પ સમાધિ માં સ્વામી દ્રષ્ટિ માત્ર થી કહો અચરજ તે માંગરોળમાં પછી જુદે જુદે ઘરે ભક્તો ભોજન પ્રસાદ લેવા જમવા જાય આમંત્રણ આવે તો જમવા નીકળે તો બજારમાં જે જે જોવે ધડોધડ પડતા જાય સાહેબ વેપારી ત્રાજવામાં તોડતો સહજા ને સામે જોવે ત્રાજવું આમનો પાંચ દિવસ સુધી રહી જાય જો બોલો જોખે જ રાખે પાંચ દિવસ સુધી પછી તો એ થયું કે માંગરોળી બજારમાં સજાનંદ સામે ભોજન લેવા નીકળે એટલે કરફ્યુ લાગી જાય બધા દુકાનો બંધ માણસો માથા ઊંધા નાખીને બેસી જાય ઘરના દરવાજા બંધ કોઈ માણસ બજારમાં ન જોડે સમાધિ સુખ મળે એ સાચું પણ પાંચ પાંચ દિવસ દસ દીધ પંદર દિવસ સુધી પડયાર્યા વ્યવહાર કોણ કરે મહારાજને થયો કે આ લોકોને આ સમાજને હું આવી અલૌકિક સુખાનુભૂતિ આપું છું પણ એમને વ્યવહારની પડી છે પણ મારે સમાધ સુખ આપવું એટલે શું ભલે દરવાજા બંધ કરે ભાઈએ એવી સ્પેશિયલ ચાખડી બનાવડાવી એમાં ઘૂઘરીઓ જડાવી ઘોઘરી પહેરેલી જળેલી ચાખડી પહેરીને જમવા નીકળે એ ઘોઘરીનો ગમકારો જેને સંભળાય એને સંભાળ એની એ ઘોઘરી વાળી ચાખડી હજી જુનાગઢમાં છે ચાખડીઓ પેરી નીકળે લોકો એનાથી ને બચવા માંડ્યા પણ હવે એક એવું બન્યું એ એક જ પ્રસંગ છે જમવા નીકળ્યા શ્રીજી મહારાજ એકને ઘરે જતા અને મોજ ચાખડીઓમાં ઘોઘરીઓ જડેલી તે દેશી નળિયા ના હતા ને અત્યારે હોય છે તે કુંભાર ઉપર બેઠો બેઠો નળિયા સરખા કરતો એને દેશી ભાષામાં આપણે ચાળવા કે નળિયા ચાળતો એટલે ચોમાસા પેલા બધા સરખા ગોઠવી લે જેથી કરીને પાણી બધું નીચે ઘરમાં ઉતરે નહીં એટલે ટેકા મારીને ઊંચું કરે નીચું હોય ઊંચું કરે ઊંચું હોય નીચું કરે એ બધું ચાલતા હોય આવડતું હોય એટલે એ નળિયા સરખા કરતો હતો મતલબ ચાલતો હતો અને નીકળ્યા અને ઘૂઘરી ગમકી કુંભારે સાંભળી ઉપરથી દડા ભભાંગ કરતો હેઠો પેડ્યો સમાધિ થઈ ગઈ પેડ્યો હેઠો પોતે જમવા નીકળી ગયા ભક્તો હોય છે એ બીજા રહીને ઉપાડી મૂક્યો જેથી જાગ્યો તે દી મને ખબર નથી હાવું સમાધિ નું ઐશ્વર્ય છૂટું મૂક્યું એટલું નહીં પશુ પક્ષીઓને સમાધિ થાય ચકલાઓ ચણ ચડતા હોય કબૂતરો ચણ ચઢતા હોય ચકટી વગાડે બધા સમાધિ નદી તળાવ સરોવરમાં નાહવા પડે ને એમાં હોય મગરો હોય જે હોય તે નાહક્તો સાથે સંતો સાથે પડે દ્રષ્ટિ કરે બધાને સમાધિ સરદારના તળાવમાં કેટલે કેવી સમાધિ કરાવી સેંકડો માં ચલાવો મગરો ને સમાધ આ ચાંદી પાથરી હોય ને એવું એવું તળાવ થયું મનાય હે નો મનાય મનાતા છે પણ જેને જોયું છે એ નિષ્કુળાનંદ સ્વામી દ્રગે દીઠામાં લખે છે મેં શું શું સહજાનંદ સ્વામી સગી આંખે જોયું आ, के जोई ना था थाई के नाथ द्रगे दीठा वही देखे अक्षर धाम लीए गो लोकनु नाम श्वेत दीप वै कु બ્રહ્મપુર કૈલાસ પે દીઠા છે ત્યારે નજરે જોયું છે હવે શું કરો નિષ્કુળાનંદ સ્વામી તમને ઓથેન્ટિક વાત લખે છે મેં નજરે જોયું છે આ બધું પણ છતાંય મનાય નહીં મુક્તાનંદ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ આ બધું છૂટું મૂક્યું શ્રીજી મહારાજ ગાદી ઉપર બેઠા રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી ગાદી પરથી પોતેર્ય મા પહેલે જ વર્ષે આ બધું છૂટું મૂક્યું તો મુક્તાનંદ સ્વામી કચ્છ એ બધા સત્સંગર થયા ભક્તોને રામાનંદ સ્વામી શોક ઓછો થાય એ નહીં કથા વાર મારે ભુજ ગયા હતા કચ્છ હતા અને અહીંયા આ બધું શરૂ થયું માયા રામ ભટ્ટ ને બધા ત્યાં જઈને વાત કરી સ્વામી તમે અહીંયા છો ને ત્યાં બધું આમ જોવો શું થાય છે આ બ્રહ્મચારી દોઢ વર્ષથી હોય થાય આટલું બધું અને હુડકો બોલ્યો હલકો બોલ્યો જ્યાં જુઓ ત્યાં પેલા આ શું થાય છે આ શું થાય છે જોવો જોવો આ શું થાય છે કેટલા અહીંયા પહોંચ્યા રામા મુક્તાનંદ સ્વામી વાત કરી મુક્તાનંદ સ્વામી ચિંતામાં પડી ગયારે રે આ સ્વામી સંપ્રદાય આ બ્રહ્મચારી સાવ ચૂથી નાખ્યો એકદમ ઉતાવળા ઉતાવળા આવ્યા મેઘપુરમાં સ્વામી ને સ્વામી નીલકંઠ વર્ણિ એટલે સહજાનંદ સ્વામીને મળ્યા અને પછી વઢે છે સ્વામી તો વઢે જ ને હે આ તો નાના છે અને એનાથી વીસ પચીસ વર્ષ મુકતાના છે મોટા છે અને ગુરુ જ છે આવીને જે એમને કગલાય છે એના શબ્દોમાં નિષ્કુળાનંદ છે એમ એનું વર્ણન કર્યું છે त्यापुर भूजती मैला मुक्ता नंद स्वामी त्याय कछ देश देवा सौ ने सारो उपदेश सुणी समाधिका ने खाली सांभ तू जो नीति ती समाधिका ने नीमा व्योम फोमी बोलिया सत्संग नो पक्ष लय कहे सहुनी समझण काची मानी जूठी साची का आ खोटी तूतने साची काची छे छे बुद्धि फरी गई થોડા દિવસમાં જ હજી તો સ્વામી ગયા એના પગલા ભૂસાયા નથી ત્યાં હું બુદ્ધિ ભરી ગઈ થોડા દાડામાં આ બધું કર્યું હજી શું કે સાંભળો મહારાજ સત્સંગમાં ન થેલી મારા બાપ તમે ગાદીએ બેસાડ્યા છો ગુરુ સ્થાને છો પણ હાથ જોડીને કહું છો પાખંડ મૂકી દો સત્સંગમાં ફેલી ન થવાય ઓથેન્ટિક શબ્દો તો જુઓ તમે મને તો કઈ નું કઈ થાય છે તમને કઈ નથી થતું મહારાજ દિયો પાખંડ મેલી સત્સંગમાં ન થેલી સમાધિ કઈ નથી સોયલી મોટા યોગી ને પણ દોયલી યોગી હવળાથી જાય તો થતી નથી છેલે છેલે સમાધિ થવાની અવસ્થા હોય ત્યારે કેટલાય છે અને તમે સમાધિ થઈ જાય છે વિચાર તો કરો મારો ને તમારો ગુરુ ક્યાંય જોયું નથી આપડે આવું શ્રી કૃષ્ણમાન એમાં ભેદ નહોતો એવા રામાનંદ સ્વામી હતા નથી જોયું અમે સત્સંગમાં હું બુદ્ધો થઈ ગયો ને આ બેળો રહી રહી અને તમે ઘડીક બુદ્ધિ ફરી ગઈ કે જેને તેને પશુ પક્ષીઓ ને મગર ને માછલા ને જાત ની કુપાતની કઈ નહીં સમાધિ ચાર ચાર મહિના થાય બીજા માને અમે ન મનાય બીજા માને વારે વાર નારાજ કે સ્વામી એમાં હું શું કરું કેમ તમે જ કરાવો હું કઈ કરતો નથી અ કરતા છે હું કઈ કરતો નથી કોઈ આવે અમને જે સમજણ કરે સામે જુએ એને કઈક થઈ જાય હું શું કરું એ સાચું જ બોલે છે પણ સ્વામી ને એમ છે કે મારી વાત ઉડાડી દે છે એમાં સંતદાસજી બેઠા હતા એટલે મુક્તાનંદ સ્વામી ને સ્વામી સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજે કહ્યું સ્વામી તમને કોનો વિશ્વાસ આ સંતદાસજી વિશ્વાસ રામાનંદ સ્વામી દીક્ષિત તમારા ગુરુભાઈ ને મારા ગુરુભાઈ આપણા બહેના વડીલ હા આમ ચપટી વગાડીને સંતદાસ ડળી પીડ્યા થઈ સમાધિ શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી કહ્યું લો સ્વામી તમે સમાધિ પાતંજલ યોગ દર્શન પ્રમાણે જાણો છો સમાધિ શું કહેવાય એના નાડી પ્રાણ શ્વાસોશ્વાસ જે તમારે ચકાસું હોય તમે ચકાસી ચકાસી લો એને શું થયું છે એ ચકાસી લ્યો અને એ જાગે ત્યારે એને તમારે પૂછ્યું પૂછી લ્યો હું કઈ કરતો નથી એ કોણ કરે છે આ મુક્તાનંદ છે મેં આ પગની નાળીઓ બધું જોયું હતું વિચાર ગમ ખાઈ ગયા મળવાનું શું કરવું સંત દાદી કોઈ દેવું થતું નતું ઘડીક મહારાજની સામે જોવે ઘડીક સંત દાદી સામે જોયે ઘડીક પોતે આખી મીચી જાય કાંઈ જ સમજાવી મહારાજે ચપટી વગાડીને સંસદાજી જાગ્યા અને મુક્તાનંદ સ્વામી જોઈને સામે જોઈને કે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી ઠપકો દીધો કે મુકુદ કેમ બુદ્ધિ ફરી ગઈ છે માનતો નથી લે હવે એ કે છે તમારી બુદ્ધિ ફરી ગઈ રામાનંદ સ્વામી એમ કે છે તમારી બુદ્ધિ ફરી ગઈ અને સંસદાજી એ કે આ સ્વયં નારાયણ છે પુરુષોત્તમ છે રામાનંદ સ્વામી એમ કીધું છે અમે એનું ભજન કરીએ છીએ અને મુકુંદ ને મેં કીધું તું કેટલી વાર કે અમે ડુગ વગાડનારા છીએ ખરો ખ્યાલ તો ભજવાનો છે બુદ્ધિ ફરેને ત્યારે સારા સાધુ માં કુભા આવે હવે આવા થાતો હોય તો તમારી જેવા મારી જેવા કઈ વાળી મૂળા સત્સંગમાં બહુ સાવધાન રહેવું પોતાનું ડાપણ તો કોઈ દિવસ રાખવું જ નહીં એ પરસેવાની જેમ નીચોડી નાખ દેવું પોતાનું જે સત્સંગ સુખ જાય મુક્તાના સાહેબ દુખી છે સંતદાસજી નું ન મનાવ્યું પછી મહારાજ ત્યાંથી કાળવાણી ગયા ત્યાં સ્વયં રામાનંદ સ્વામી આવ્યા અને મુકુદ મુક્તાનંદ સ્વામીના દર્શન થયા એકદમ દોડીને પગ પકડીને રડી પીડા સ્વામી સ્વામી સ્વામી શું સ્વામી સ્વામી કરે મુકુદ બહુ હેત હળપચી ઉપર મુકુંદ તો સ્વામી હું શું કરું શું શું કરું અમે એનું ભજન કરીએ છીએ હે હા મુકુંદ તારું અકલ્યાણ થાય તો એ બધું પાપ મારે માથે તું એને નારાયણ માની ભજન કરે એમ સ્વામી હા પ્રભુ ની ત્યારે આરતી ઉતારી પૂજા કરીને આરતી ઉતારી અને જે આરતી કવિ હતા ને જે રચી જય સદ ગુરુ સ્વામી પ્રભુ જય સદ ગુરુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પછી આખું વર્ણન કર્યું આજે એ આરતી આખા સંપ્રદાયમાં સવાર સાંજ ગવાય છે નાના ગામડું છે ત્યાં ગવાય છે પ્રારંભ જોવો એ મુક્તાનંદ સામે હવે પણ મારે જે વાત કરવી છે એ એ છે અચરચકારી વાત એ છે મુક્તાનંદ સામે માનતા નથી પણ થયું અચરચકારી એવું એ કોઈની સામે જોવે સંકલ્પ કરે એને સમાધિ થઈ જાય અચરચકારી જુઓ એનાથી બીજી અચરજકારી વાત કરો આખી જિંદગી સુધી શ્રીજી મહારાજ કે અમે કોઈ દિવસ મુક્તાનંદ સ્વામી સમાધિ નહીં કરાવીએ તમે કેશો તો નહીં કરાવી એને આખી જિંદગી સમાધિ ન કરાવી મુક્તાનંદ સ્વામી પોતાને સમાધિ થતી નથી અને બીજાની સામે જોઈને સંકલ્પ કરે તેને સમાધિ થઈ જાય અચરજકાતો સમાધિ થાવી કઠણ થાય તો પોતા પૂરતી થાય બીજાને કરાવી ના શકાય એટલે ઊંઘ નથી લાવી શકતા સમાધિ ક્યાંથી કરાવી શકે તો મુક્તા સમાધિ થતી નથી આ દેખાય આ અચરજકારી છે વિસ્કુળાનંદ સામે જે કે છે ને અચરજકારી આ છે આ અચરજકારી છે અરે ભાઈ એ જ આવવા દો વાત શું છે એક ગ્રહસ્થ વરેલો પરિણામ બાલ બચ્ચા વાળા ગોવર્ધનભાઈ માંગરોળ સમાધિ પણ સમાધિ સ્વામિનારાયણ નામ લે ના અચરચકારી વાત આખી મેં ધ્યાન કરો છે એની વચ્ચે તું તારી વૃત્તિને ઠેરાય આગના ચક્કર ઉપર કોન્સન્ટ્રેશન કર એકાગ્ર પછી પ્રાણ ને આમ ચલાય એમ કઈ નહીં સ્વામિનાયણ નું નામ પણ લે એમ પણ નહીં મૂર્તિ સજા એમ પણ ના કે તારે સમાધિ સુખ સામે એક રાત હતી એને ઘેરે સત્સંગ માટે બધા હરિભક્તો બધા ભેડા થયેલા એમાં હરિભક્તો કે ગોવર્ધનભાઈ બનેલી વાત કહો ગોવર્ધનભાઈ તમારે તો સમાધિ સુખ છે અને તમે કોઈક કોઈક ને સમાધિ કરાવો છો તો એમાં અજાણ્યા કોઈ આવ્યા હોય ને કે અમારે ગોર્ધનભાઈ હા અમારે સમાધિ જોવી છે તમે કેમ કરાવો છો એટલે હરિભક્તો કે જોયું અમે બાપા જોયું ન હોય ને અમે અજાણને અમે આ ખાસ જીજ્ઞાસા લઈને આવ્યા છે મહેમાન થયા ને ગામમાં પછી આવ્યા હોય ને એટલે રાતે સત્સંગમાં બેઠા ગોવર્ધનભાઈ ઘરે જ એટલે અમારે બાપા જોવી છે તો એક ત્રિકમ કરીને માળી કોઈ છે ઊંચાઈ એ ત્રિકમ અહીસ હામે મારી સામે જો ગોવર્ધનભાઈ મારી સામે જો જેવું જોયું એક સેકન્ડ બીજી સેકન્ડ ત્રીજી આંખો બંધ ગયો બસ સમાધિ ક્યાં ગયા અક્ષરધામ ભગવાન સહજાનંદ સ્વામી પુરુષોત્તમ ના સ્વરૂપ નું દર્શન કરે છે આવું આવું સુખ છે એનું તમે જાગે ત્યારે પૂછી લેજો સમાધિ પાછી ચપટી વગાડી જગાડ્યા ત્રિકમ ક્યાં ગયો તો અરે શ્રીજી મહારાજ ના દિવ્ય સુખ નોજો દિવ્ય મુક્તો વળી પાછો ક્યાં છે ત્યારે પૃથ્વી ઉપર હૈયાત હતા શ્રીજી મહારાજ એટલે ગોવર્ધનભાઈ એ પછી સમાધિષ્ઠ નિષ્ઠ પણ છે અને નિરાવરણ છે દ્રષ્ટિ નિરાવરણ છે કોઈ આવરણ નડતા નથી લોક લોકાંતર બેઠા બેઠા માંગરોળ બંદર માં બેઠો બેઠો વાણીઓ ગ્રહસ્થ સહજ આનંદ ત્રિકમ માળી બોલ્યો કે મને ત્યાં મોકલો ને બે સામે જો મારી સામે એને જોયું ખાધું ગોથું પીડ્યો ઊંધો ગયો ગરડા એટલે વેલા ભક્તો કે અત્યારે ગરડામાં મારા શું કરતા છે તો કે તમારે ખાતરી કરવી છે એને આઘો મૂક્યા હોય એને દૂર મૂક્યા આવ્યા આ લોકો આવ્યા એમને કીધું શ્રીજી મહારાજ લીમડા નીચે સભા કરીને બેઠા છે કંઠમાં લાલા લાલપીળા ગુલાબના ફૂલની માળા છે માથા પર સરસ મજાનો સાફો બાંધ્યો છે એમાં એક પુષ્પ નો ગુચ્છ છે પાસે સામે બે મશાલ લઈને વાળન ઉભા છે આટલા આટલા સંતો બેઠા છે આટલા આટલા બેઠા છે આ પ્રકારની વાતચીત થાય છે ત્રિકમ તો હા શું જોયું ગઢપુર માં જે ગોવર્ધનભાઈ કીધું એ બધું કહ્યું આ તો છે જ ને અચરચકારી છે એ જાગ્યો શ્રીજી મહારાજે ગરડામાં સદાનંદ સ્વામી નામના સાધુને કીધું કે સદાનંદ સ્વામી આ દાદા ખાતે ની લક્ષ્મીવાડીયા શેરડીનો વાળ વાવો છે રાત્રે શિયાળિયા કરો સદાનંદ સ્વામી હાથમાં માળા લઈને લક્ષ્મીવાડીયા પહોંચ્યા મોટો વિશાળ શેરડી નું બધું વાવેલું વાવેતર હવે શિયાળિયાઓ રાત્રે બહુ હેરાન કરે હમણાં હમણાં જે હમણાં ચાર પાંચ દિવસ પહેલા એક છોકરાનો બોન આવ્યો હતો રાત્રે અગિયાર મિનિટ મેં કીધું અત્યારે શું કરો સસલા તગડું છું કેમ કેસલા આવે અત્યારે પાણી પાસે કપાસ પાયો છે ને મારા બધું ખાઈ જાય એટલે તગડવા માટે તગડવા જ પડશે એટલે ઉભા કરે આ બધે ઘણી જગ્યાએ રોજ હેરાન કરતા હોય શિયાળી હેરાન કરે સચિદાનંદ સદાનંદ સ્વામી આવ્યા હાથમાં માળા ની ભરે હવે શિયાળીઓ હુકો હુકો કરતા ચારે બાજુ આવે ડુંગરાળ પ્રદેશ હવે આ કે માણું આ તગડવામાં જ રહેવું હતું મારે ક્યારે માળા કરીને ભજન કરવું બેઠા એક શેરડીને એક ખૂણે લગાવ્યું શિયાળીઓ આવે શેરડીના વાળથી ચાર ચાર હાથમાં હજી દૂર હોય ત્યાં શિયાળીઓ પ્રવેશ કરે ગોથો ખાન સમાધિ થઈ જાય વિચાર કરો વિચાર કરો તમને કહું છું વિચાર કરો શેરડીના વાળથી ચાર ચાર પાંચ પાંચ હાથ છેટા હોય ત્યાં શિયાળીઓ જેવો ઈ પ્રદેશ એને એવી કઈ માનસિક લીટી દોરી લક્ષ્મણજી પંચવટીમાં રેખા દોરી માનસિક કઈક એવું દોર્યું એમાં પગ મૂકે શિયાળીઓ બઠ્ઠું સમાધિ થઈને ઊંધું પડ્યું સેંકડો બધા એમને શિયાળીઓ બઠ્ઠા પડે હા ભાઈ સદાનંદ સાહેબ સવાર સુધી માળા કરે આમ ધ્યાન કરે એટલે સવારે વહેલા વેલા આવ્યા બધા જોવે આ તો રોજ પછી આવું કરે સવારે પાછું પોતે મારે સભામાં કીધું કે સદાનંદ કેમ રખેવાળું કરે છે તમને ખબર છે સદાનંદ સામે તમે કેમ રખેવાળું કરો તો કે મારે કેવાય નઈ કા અચર પછી જોવા વાળા જોવે એમણે ખાતરી કરી તો હો શિયાળીઓને થર પીડ્યા છે આ અચરોજકારી છે સમાધિ થાય થાય પણ કરાવવી કઠણ અને એમાં આમ કરાવવી અને પશુ પક્ષીઓને કરાવવી એ તો અતિ કઠણ એ પોતે નથી કરાવતા સજા નથી એટલું જ પોતે કરાવી એટલું નહીં એના સાધુઓ એના ગ્રહસ્થો આવી રીતની સમાધિ કરાવે છે એ અચરોજકારી છે હજી એનાથી એક વાત હમ ગોવર્ધનભાઈ સંતો સમાધિ કરાવતા નહીં ક્યારે સંતો ગામડે ગામડે ફરવા માટે મોકલે મહારાજ કે જાઓ ઉપદેશ આપજો જીવને ભગવાન ઓળખાવજો હવે કોઈ સંતો મંડળ હોય એ કે મહારાજ તમે એમને મોકલો છો અમને વાત કરતા બધાને જ આવડતું હોય ને કોઈ ઓછું ભણેલા હોય હોય તે સ્થિતિવાળા હોય પણ ભજન ના હોય એટલે ભણતર ના હોય મહારાજ અમે શું વાતો કરીએ ત્યાં અમે તો ભજન કરી જાણીએ કીર્તન ગાઈએ બીજું શું કરીએ ઉપદેશ આપવા વગર કેમ જીવ શરણે થાય ભગવાન ને કે તમારે કાંઈ કરવું નહીં પડે લ્યો આ રૂમાલ લઈ જાઓ આનું શું કરો કાંઈ નહીં સભા ભરાય એટલે તમારે રૂમાલ દર્શન કરાવવાનું અને એવું હોય તો રૂમાલ દર્શન કરે તરત સમાધિ તો સમાધિ થયા પછી જગાડવો કેમ તો કે પાછો રૂમાલ અડાડવાનો રૂમાલ અડાડે સમાધિ રૂમાલ અડાડે સમાધિમાં જાગે કોઈ સંતોષ અમારે લીવા લાકડી એક ઠેબું ઓડાડે સમાધિ એક ઠેબુ ઓડાડે સમાધિ ઉતરી જાય કોઈ આડો આવડો બહુ મળે મળે કઈ કરવા તો તરત સમાધિ જમપુરી મોકલે પછી પાછા ધોકા ખાઈ સીધો થઈ જાય બાળી જાય ઓલા કાકા આવીને સીધો કે બહાર આનાથી બચાવજો તો કે એટલે જ ભજન કરવાનું કઉ છું વાત જ નહીં કરવાની કઈ સીધો સત્સંગી વારે વાર કોઈને ચરણ ની પાદુકા આપે લ્યો મૂકજો જે આવશે કઈ બોલવું જ નહીં પડે આ ચાકડીના દર્શન કરશે ઢગલા થતા જાય અને એની મેળે જાગીને તમારે આશ્ચર્ય થઈ જાય આપો તો હું સમજ કઈક એવું કરાજ કે જા તારી દાઢી માં ઐશ્વર્ય મૂકીએ છે તારે કઈ પણ કોઈ આવે ને એટલે તે દેખો મેરી દાઢી મુસલમાન શેખજી અને એ ભાઈ જ્યાં જાય ગામડે જાય લોકો ભેડા દેખો મારી દાઢી દાઢી દેખે સમાધિ શું છે ક્યાંય અને તમે ક્યાંય સુનવાના છો પછી શેખસી આખી મોટી વાત છે એને જવાનું તો સિંધુમાં માળો ત્યાં પહોંચ્યો નહીં અને રોકાઈ ગયા કચ્છ ને બધી અને બૈરાવ થાલ ભગવાન ની જેમ પૂજાય પછી આ કોઈ મહારાજ જાણ કરી મહારાજ ઓલો સિંધુ નથી પહોંચ્યો બધી ભગવાન ખબર જ હોય ને લીલા છે એટલે પછી બધા સંતો બેઠા હતા અને એમાં કીધું ત્યાં તો આવું કરે છે આ તો એ તો હવે ભગવાનથી પોતે પૂજાય છે કાંઈ સત્સંગ કરાવવા સિંધમાં ગયો નથી એટલે મહારાજ ગોપાળાનંદ સ્વામી સ્વામી તો હ જાઓ તમે એનું ઐશ્વર્ય લઈ લો આમ લટકું કર્યું આમ લટકું કરીને કીધું ગોપાલ સ્વામી હા મહારાજ જાઓ એનું ઐશ્વર્ય લઈ લો ગોપાળાનંદ ખડખડાટ હસી પીડા મહારાજ કે કાં હસો સ્વામી શું મહારાજ તમે લટકું કર્યું ત્યાં ઐશ્વર્ય ભયું ગયું છે લે था था जे जे अरे भाई कई बात है कई बात है हमें यूनिक लखी है ये अपने लू कर नही ले નિષ્કુળાનંદ સ્વામી જે નિરૂપણ કરે છે અચરચકારી નિરૂપણ કે જે સમાધિ થાય છે એમાં જે જે દિવ્ય ઘટનાઓ ઘટી છે સ્વામી કે એ હું અચરચકારી વાત લખું છું અને એ લખી છે એનું નિરૂપણ હવે પછી આપણે કરીશું અહીંયા વાતને આપણે આટોપી લઈએ સહજાનંદ સ્વામી મહારાજ